સુરત ના ચેજા ને તમે ધંધો ના ગમ્યો ધંધો કર્યો નથી આ તો વિચાર કર્યો ધંધો કરીશું પણ કઈ આ થયું નથી જુઓ થયો પડતા ભગવાન ચડકાવે તો આય કારણ એના કરતા ભજીયા તરી કકાલે તો ખરી ભગવાન કઈ વાંધો નથી કોઈ વિકાસ ચાર ના તો ફરી પાસે લોકો આશા દે છે ભગવાન સંસાર ની ચીજો માંગે છે કે જ્ઞાની મારો આત્મા છે હવે જ્ઞાની પાસે કોઈ અર્થા થી આવી ગયો તો મેખ મને આપો તમારું સુખ તમારી પાસે શું કયું કાયદો ખોટો છે ભલામણ કરી અમારા કામ એવો ભાગ્ય થાય ના કરાય ઘરમાં લીલાબા ની ભલામણ ના કરાય તો દાદા ભગવાન પાસે મોક્ષ નો ભિખારી મોક્ષ પ્રાપ્ત કરી ભગવાન થાય એટલે આવીક્ષે જતા આપણા મહાત્મા કઈ અર્થ આવે લોકો કે શું કરે જાય છે ના આ દાદુ નથી આ તો અમારું એસનામ કરું હોય આ ખરાઈ જાય છે નવસારી ઉમરગામ ગાડી મોડી છે બે કલાક ના કર્યું છે એ તો ના કે મારે કઈ જોડિયો જોડી હોય જે મને બધું નથી એ બધા ફરક ન દાદા લોકો એવું ના દાખવ તે લોકો બ્રહ્માંડ ના સ્વામી છે છતાં પણ બ્રહ્માડ માં માલિકીઓ નથી એવું છે માલિકી વગર સ્વામી છે એમ કહ્યું એટલે શું બધું ને કેવું આખા બ્રહ્માંડ સ્વામી છું પણ માલિકીઓ વગર નો એક પ્લોટ પણ નથી અમારો એટલામાં જ ભમ્યા કરતો હોય શું તમે કોઈ પશ્ચિમ બે ની પણ માલકી નહિ સ્વામી થાય એ વાત કરે પછી માન કહ્યું કે પછી લે પછી એનું ના માટે અમારે છે હા અમદાવાદ માં કયું કારણ ભૂ મહાત્મા નથી રાત માટે અપમાન લાગેલા કૃષ્ણ ભગવાન જે ગીતા કઈ છે એ પ્રશ્નો પ્રશ્નોત્તરી અર્જુન પૂજે હળવાથી લાવ્યો હોય કેવું નઈ પ્રશ્નો આપણા મન ના ખુલા થઈ પ્રશ્નોત્તરી છે મારી એ પ્રશ્ન ઉતરી ભટક ભટક કરવાનું પ્રવચન આ પ્રવચન કા છે આજે વિવાદ એ પ્રવચન કરવાનો યુવા પ્રશ્ન પૂછ ને એમ ત્યાં પૂછવા પાછું જતો રહે દાદા અહિયાં ઓડિયન્સ વધારવા શું કરવું જોઈએ વલસાડ માં મને એક જન કે પ્રવીણ ભાઈ તમે આમ કરો માણસ વધે જે લોકો કોન્ટ્રાક્ટ છે દાદા માણસ થયું બે હજાર બે હજાર માણસ ભેગા ભરા ના હોય આકર્ષણ આકર્ષણ ક્યાં કારણે તું આકર્ષણ એનું વિદ્યુત વાત કર્યો એવું આકર્ષણ તે જ્ઞાની પુરુષ નું આકર્ષણ એટલે જે શુક્લ અંતસ્કર અમને મલે શુક્લ બીજા કેવા બતેર હજાર જીતુ થાય છે અને લોકો ના ઘણો આપે છે ઘરો આપ્યા બધા ઉતારો માણસો ચોખ્ખું છે એના આગેવાનો પણ ખબર પડે ટોળામાં લોકો છે ટોળામાં લોકો નમો મિત્રાભ નમકાર દુણો મુખારો ભક્ણ મંગળાનંદી અવય મંગળ નમો ભગવતે વાસુદેવ ભગવતે વાસુદેવામ શ્વાય સચિદાન નમો અરતા namo vajjayam namo vajjayam namo hey nav dahuram namo hey namo namo hari antaram <imitation> namo vajjayam namo siddharam namo siddham namo vairyam namo vairyam namo vajjayam namo rakshayam namo hey jap dahuram પ્રણાણ મંગળે પગવમ હવે મંગળ ભગવતે વાસુદેવ ઓ નમો ભગવતે વાસુદેવ ઓમ નમો વાસુદેવ વાસુદેવ ભગવતે વાસ્તુ ઓમ નમો ભગવતે વાસુદેવ ભગવતે વાસ્તુ ઓમ નમ સ્વાય શમ સ્વાય નમ સ્વાય નમ સ્વાય નમ શ્વાય ઓમ નમ સ્વાય નમ જય દશિરામ જય પરમાન પરમા પરમા બોલીએ છીએ આખું વાક્ય નો હવે તો મારે કોઈ રેવું નથી હું એટલો સનાતન આત્મા સનાતન આત્મા છું એ મારી સમજણ માં બેસી ગયો સંજોગ કોઈ ના સંજોગો ખરા પણ તે જ્ઞાન દર્શન સંજોગો ક્યારે બીજી વિયોગી ના થાય એવા સંજોગો છે એવો મેં હિસાબ સોપા હું એટલો જ સનાતન આપીજુ કઈ મારું નથી અમારું કારણ કે તમારે કશું છે નહિ સહયોગો તા કે સહયોગો અમારે છે ભાવા શું કે ભાવ કર્યા તા બા ભાવ કર્યા તા પહેલા આફ છે કેસામે બાહિરા ભાવા સદવ સંજોગ લખણા મને જે ભેગા થાય તે લખણ પર ભાવ સદય સંજોગ લખા સંજોગ ના લક્ષણો ખબર પડી ત્યાં શું ભાવ કર્યા હતા ભેગો ભાઈ સાસો અપા નાન લક્ષણો ભાવા સર્વે પરંપરા આ સંજોગ ભેગા થયા છે બાર ના ભાવ ને લીધે તે પરંપરા દુઃખ નું કારણ સંજોગો બદલાતા રહે અને અમારા સંજોગ બદલાય ની એ વાત બદલાય બદલાય એમાં હવે અમારા અંતર ભાવ માં જઈ શું ગયા તમે ચેતા ભાઈ બાહિરા બાજાય સંજોગ લાગે સંજોગ જેંપરા સમાજ સંજોગ સંબંધ આપી ગઈ મને કયા થી સંજોગો છોડી દઉં કે ઓસરાઈ દઉં રાખવા સંજોગો મારા ન હતો મારું કોઈ ચીજ નહિ સંજોગો ઉભા રહ્યા નહી પણ મારો તો કઈ ગયું તમે સંજોગ કહી ગયો છે ભાવ નું પરિણામ છે આ બાહ્ય ભાવ કરતો નથી હું તો મારા એગો મેસો મરું છું કે તમે એ લીધો છો પ્રશ્ન કેમ પૂછો પડ્યો પ્રશ્ન નથી પૂછ્યો સમજી દાદા આપડે ત્રિમંત્ર માં સર્વપ આવક પણ આ સમય છે ત્રિમંત્ર વિશેષ પ્રકારે નાશ કરે છે પણ દાદા એ બરોડામાં મને એમ કહ્યું હતું દાદા કે દાદા જયારે જ્ઞાન આપે છે ત્યારે પાપ અને પુણ્ય બંને નો ગોટો વાળી મૂકે છે કારણ કે પુણ્ય કર્યા કરેમંત્ર માં દારૂ ચડાવવા માટેનો સાધન છે એટલે પુણ્ય ને એ લોકો એક જરૂર કેવું અને જો મોટે જવું હોય તો કઈ રીતે ઇન્ડાપીટ બનાવી બધા ખાતા ક્લિયર ડેબિટ થશે ઓછું વધારે ડેબિટ થશે નરગતિમાં અને ક્રેડિટ થશે તો સારું મનુષ્ય કોઈ ચેતનો જન્મત જ નહીં કરવાની અને વધારે ક્રેડિટ થશે બે ગતિમાં ફર્યા કરે પોતે oh. <hatsune> પાંચ વાગ્યા હું છું છું આ બધા જીડિંગ બધા જ તારા મહાકવિ કાલિદાસ રઘુવંત્રી ગયા થઈ ગયા પ્રશ્નો એમનું સમાધાન કરવા જ કર્યા કીધેલા તેમનો પેલો ખુલાસો પોતે નિર્દોષ થાય ત્યાર પછી જગત નિર્દોષ દેખાય તો કે એવું ના થઈ શકે કે જયારે બધા નિર્દોષ દેખાય ત્યારે બીજો આપણને બીજો માણસ નિર્દોષ દેખાય ત્યારે આપણા દોષ દેખાય હા દોષ દેખાય પછી દોષ આપણા થવાઈ જાય સામાન્ય જન માટે હું પૂછું છું કે છે તમે કોણ છો તમે કોણ છો બાપો હોય ને એ જ કહું છે ને એટલે સામાન્ય કોણ ને અસામાન્ય કોણ જ બધી જગ્યાએ દાખલ કરવા છુ અહી દાખલ કરવાનું વડાપ્રધાન સાથે ચૂપત ના ભાઈ હા કોષ થાય તો ખુશી છે ગુરુ કિલી જય એનું પોતાનું ભરું થયા બે માણસ નું ભલું ના કરે બે માણસ દેખાડે બે ભલું કે પોતાનું ભરું ના કરે વાત કરી મે જાય બી તો પછી લોકો ઘ બધું જાય દરેક ચીજાય અજાયબ છે પાંચ આજ્ઞા પણ અજાયબ છે પાંચ આજ્ઞા એ બી અજાયબ જ છે બહુ મોટી અને હેલું છે પાંચ આજ્ઞા પંચાગ્નિ ના તપસી ક્યારે તમે આ હાથે જોઈએ ક્યારે જ્યાં ક્યારે દાતવામાં આપે કહ્યું કે છુટકારો આપી તો ક્યારે એટલે મુક્તિ ઉપર બંદર કુપાજી રહે છે એ તો હોય એ તો હોય આપડે ગયા કરવા આપડે દયા કરવાનું પેલું આપે કહ્યું કે કોર્ટ નું કામ પચી જશે પેલું બધું ક્યારે થશે બાકી રહી અવતાર ચાર અવતાર હોય આ બધું છુટકારો જોઈએ આ બધું મગજમાં દાદા કેટલો વખત યાદ રહેશે દાદા કેટલો વખત તમને યાદ રહેશે હા એ જયારે મક બીજું કઈ વિચાર નથી આવતા પેલા જે વિચાર આવતા નથી આવતા હજી એક અવતાર બાકી છે હજી એક અવતાર બાકી છે એક અવતાર અમારી જોડે છે ક્યાં ક્યાં બીજા બીજો આ ભૂમિકા નઈ આ દુનિયા નઈ દાદા ત્રણ મહિનામાં આપવું છે દાદા તો કે છે ત્રણ મહિનામાં આપવું એવું કે છે આત્યંત્રિક મુક્તિ ક્યાં કાયદો પછી પૂરી કે દાદા અસંખ છે અસંઘ તો નમસ્કાર કેવી રીતે પહોચે દાદા અસંગ છે તો નમસ્કાર કેવી રીતે અસંઘ દાદા હોય તમને કોઈ પણ જાતુ વ્યવહાર નું લેવા દેવા નહી હોય નમસ્કાર કરે તો એ કેવી રીતે સ્વીકાર જો એક ગાય બોલું તો સો ગાયો એક નમસ્કાર સો નમસ્કાર તારી જે ભાવના છે ઈચ્છા હો ગણી તેની પાછી તને ઠીક લાગે તો મારે ઠીક લાગે ચઢાય ઠીક લાગે તો ઈચ્છા પૂરક નમસ્કાર કરે ઈચ્છા હો ગણી એટલે તું જેવું બાબુ મોફ માં ગૌ તો એટલે પાછું સ્વીકાર ના કરે વિપરા કાંકરીમાં આવે તો એનું શું થાય સ્વીકારતા નથી કે ને ને આપડા આવે ને એમના છોકરા ની બહુ છે चर्चा थी जगत न दोषी जवे भाई करी के जगत ने दोषित नहीं। नहीं जगत तो दूषित जगत तो दूष नहीं थे संजोन आपे कहु जगत ने दोषित जवु नही जगत दोषित तो है नही ये तो संजोगों ने आधीन है જોવાનો પ્રશ્ન થયો ના જુઓ દોષિત છે એવું લોકો છે પણ ત્યાં જોવાનો શું કેવી રીતે નિર્દોષ જુઓ છે એક જીધો જુઓલ મારતો હોય દીકડે સમો લીધો દેખાય સામો દોષિત ના દેખાય ને ત્યાં રિયલ થઈ ગયા રિયલ તો આપડે શ્રદ્ધામાં બેઠું હતું રિયાલીટી ધીમે ધીમે ઉપર થાય એટલે બધું રિલેટીવ છે એટલે આપણે ઢોલ મારતો હોય તો આપડે દીધો શેખાય તો આ જોવાનું કે આપણું જ્ઞાન સિદ્ધ થયું છે જેટલું સિદ્ધ થાય એટલો એ પોતાનો ચૂટ્યો ઢોલ મારતી દેદો શેખાય જોવાનું કે હવે જ્ઞાન સિદ્ધ થયું ગજવું બાપતો હોય તો દીધો શેખાય દોષ દેખાય છે ભગવાન આવીને એવું દેખા તમને જો દેખાય છે તો મને નિર્દોષ દેખાયો કે મારો હિસાબ પૂરો થઈ ગયો આ સાલ ઓરવાની લઈ ગયો તો મને સારો નિર્દોષ જ દેખાયો દેખાયો કે હિસાબ પૂરો થયો અનુભવ માં જગત મન અને બુદ્ધિ એ બે જે કાર્યો છે તેમાં મન બુદ્ધિ જોડે બુદ્ધિ મન જોડે આ મન અને બુદ્ધિ જે કાર્યો છે ફંક્શન मन बुद्धि न मन बुद्धि दौरे के बुद्धि मन ने दौरे बतंत्र बतंत्र स्वतंत्र कोई हो रिले स्वतंत्र ना हो સ્વભાવ્યા એના સ્વ મનમાંથી ગમે એટલું બુદ્ધિ સ્વીકારી લે ના ગમે એવું શું એનો અર્થ એવો થયો વિચાર થયો હવે સારો વિચાર બુદ્ધિએ સ્વીકાર્યો એવું ના કહી શકાય મનમાં જે વિચાર સારો છે જે વિચાર આવ્યા એ જે મને બુદ્ધિ સ્વીકાર્યું બુદ્ધિ સ્વીકાર્યું એ विचार आया सारा के न सामो सारो बुद्धि स्वीकारी मैंने आने बुद्धि स्वीकार आ विचारों आदि स्वीकार मन ने जय विचार आया तय बुद्धि स्वीकार कहवाचारों उसे बुद्धि ए स्वीकार कहवाये બધા કે મન ને ગમે એ તું મન ને કશું ગમતું હોય મન ને લોકો કે છે ને મન ને ગમે મન ને ગમે એવું બોલે પસંદગી નું કામ બુદ્ધિ કરે એવું અર્થ એનો અર્થ એવો થયો કે મન તો બધું વિચારે રજૂ કરે બસ બીજી કરતું નથી એ પોતાનો સ્વભાવ ફૂટે છે આ ખોટી દારૂ રજૂ કરે છે બુદ્ધિ સ્વભાવ થી નિર્ણય લે છે આ કુદ આપે કહ્યું બુ ડિસિશન લે છે બુદ્ધિ ડિસિશન લે છે એ કયા આધારે આપે કહ્યું કે બુદ્ધિ ડિસિશન લે છે ગમતું કે ના ગમતું દૂધ પાણી તો જુદા પડી જાય એમાં એને કયા આધાર લગાવેલી શું ને સ્વભાવ જ છે બધું સ્વભાવથી છે અને જ્ઞાન લીધા પછી આત્મા રહેવું જોઈએ પોતાના સ્વભાવ જોઈએ પોતાના સ્વભાવ જોઈએ એ નિર્ણય કોણ લે એ નિર્ણય કોણ લે છે જે ને સુખ ખોરતો નથી કોણ પ્રવીણ ભાઈ પૂછે છે એ કોણ એ નિર્ણય લેનારો ઓછવા માટે આપેલું આજે નાના નું કાર્ય તો હું ચાલે પછી આપણી નાનામી કાર્ય અહીં ને કાતા એ નામાએ અનામી કે અનામી છો તમે અનામી છો એટલે આય કોણ એ આ ના જાણે બધા પ્રશ્નો ઉભા છે બધા દુખો તેથી ઉભો છે હા એ જોઈ હું કોણ છું આગળ આવ્યો હતો જોઈને તમને લખ્યું નથી હું જોવાની દર્શું સંસારમાં રહેલા સારી બધું દુઃખો બધા માત્ર પોતાનું સનાતન સુખ પ્રાપ્ત થાય સનાતન સુખ એટલે શું કાયમ સાર જ નહીં બી સાર જ